સંસારમાં આશા કામ કરે ત્યાર સુધી ના ખેડાય એકદમ સતત આવી જાય કામ જ થઈ જાય તમે આપ્યુંચારીક નિરી સંપૂર્ણ દશા આપેલી વતન આપનું વચન બને આપનું પતંગલ માંગી છીએ પતંગ માંગીએ છીએ આગળ ઘણો ભરેલો જાગી ગયો એકદમ ક્ષત્રિયો તીર્થંકર થઈ ગયા પાણી માપતા રહ્યા ક્ષત્રિય હું ચમકીતું છે એવું જાનવરે ના આવતો નથી પદવી પ્રાપ્ત થઈ સત્ય સતયુગમાં ના થાય નિર્વિકલ્પ નિર્વિચાર નિર્વિપલ્પ વિકલ્પ નિરીક્ષક સગીતે મમતા શરીર ઉપર મમતા શરીર ઉપર મમતા આવી જાય છે આ શરીર માંડું પડી જાય ત્યારે શરીર ઉપર મમતા આવી જાય છે એમાં હરકત આવે એવું નથી પણ એટલી જાગૃતિ કભી છે જે વેદે છે તેને જાણવાનું છે જીવાત્મા દશા છે અને જીવાત્મા એ દશા તમારે જાણી છે કે જીવાત્મા અત્યારે વેદે છે અને તમે જાણો જાણકાર કોઈ સુખતો નથી પણ તે ઘડી આ ખ્યાલ નહી હોવાથી આ રહી જાય વેદના સુધી વેદના તો થાય બરોબર સમ્ય દર્શન પેલા કે સમ્યક જ્ઞાન પેહલા શું કે છે આપડે અહિયાં આગળ દર્શન માંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે પણ આ જ્ઞાન અનુભવ જ્ઞાન થાય અને પેલું શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન માંથી દર્શન ઉભું થવાનું શાસ્ત્ર શાસ્ત્ર નું સમય જ્ઞાન તેમાંથી દર્શન સમય દર્શન ઈશ્વર વિજય મોહપાચ્યા ઈશ્વર નાણા પ્રમાણ ના હોવેલિયો સુ લઈએ દર્શન ભલિયો રે ભવિતા દર્શન પદ ની પૂજા માં છે બધી ક્રિયાઓ છે એમ કે છે જ્ઞાન ની કિંમત જ્ઞાન જ્ઞાન જોવાથી વિશે આ કયું ઝાડ છે અને દર્શન એટલે સામાન્ય દર્શન સામાન્ય જ્ઞાન બધું હાથે દર્શન થાય અને એક એક વાર વિગતવાર કહીએ તો એકલા નું થાય એટલે દર્શન ની કિંમત છે અનુભવ જ્ઞાન વિજ્ઞાન અને તેને તેનું જોડે ચારિત્ર જ હોય જ્ઞાતા દ્રષ્ટાપણ એનું નામ જ ચારિત્ર બીજું કોઈ ચારિત્ર ને જ્ઞાતા દ્રશાપણું રહો તે ચારિત્ર અને વસ્તી નીકર્યા રાગદેશ થયા બીજી બધા રાગદેશ હોય થાય એટલા માટે કોણ જોડે છે હું ગાડીમાં કચરા જીવતો રહીશ એનો વિવેક કરે છે પૂછવા જ કોણ કરે છે વિવેક તો અંતરાત્મા નક્કી કરે વિવેક તો અંતરાત્મા જ નક્કી કરે અંતરાત્મા નક્કી કરે વિવેક વિવેક અંતરાત્મા નક્કી કરે અંતરાત્મા જો તમારી હોય ને તે વિવેક કરે સદ વિવેક આમ કહીએ તો તમારી બુદ્ધિ જ કામ કર બુદ્ધિ એટલે બીજું કોઈ વસ્તુ પ્રકાશ એટલો જ આપસ તમારી આપસ સમય અને તમારી જવાબદારી પર કુદર્યા છે મન બુદ્ધિ ચિત્ર અહંકાર પછી એના વિસ્તૃત બધા ક્રોધ માર માં જીવો અને પ્રકાશ એમનો ભગવાન નો તમને અહી ના પોસાય ત્યારે પ્રાર્થના કરજો હે ભગવાન મને અહી પોતા નથી આવે તારે સમાવી દે ત્યારે બીજા સંજોગો ઉભા થાય સમજાય છે ભગવાન આમાં કલ્પથી તમારી જવાબદારી છે તમે જો અંદર કશું કસી જશો ને સદ વિવેક નિર્ધક બધું તમારા હાથમાં એમ લખ્યું છે દૂધ પાણી નો વિવેક કોણ કરે ત્યાં દૂધ ને પાણી નો વિવેક કોણ કરે દૂધપાલ કર